પણ આપડે આપડે અમલમાં અમલ લેવાનો એનો ઘરમાં નહીં આવતો હોય કપડા હોય અને ભાઈ ગયા આપડે શું ચાલુ છે આ વ્યવસ્થિત કોને તોડ્યા